ને કે આપડે અંદર ના વિચાર આવે એ પ્રમાણ કરીએ તો પેલા કદી કદી એવું કહ્યું કે મનકા ચંદતા લેતા કાત્ર અંદર તો વિચાર તો અંદર ના વિચાર તો ગમે તેવા માટે કોઈ આપણને પૂછે કે કેવી રીતે કમાવો તો પછી આપણને એ વખતે જે સૂજે તે એને જવાબ આપો આપો કર મજુ ખુબ મળે કુંડે લઈને આવ્યા કુંડ માણસ એટલે સુધી કહ્યું માણસ નાની માણસ ના પૂછવા જોઈએ માણસો જ્ઞાની પાસે એવું જ્ઞાન નથી એટલે પછી જ્ઞાની પુરુષ પાસે આવે માણસો એની પુનઃ હોય પણ જ્ઞાન ના હોય એટલે જ્ઞાની પુરુષ શારીરિક રોગ હોય તો ડાક્ટર પાસે જવું પડે ને ઠીક દવાઓ ને ગોરીઓ ખવાથી બગડી જાય જવું પડે જવું જ્ઞાની પુરુષ પાસે જવું પડે એક માણસો એટલું બધું કહ્યું પુરુષ થયું છે પાન ખાં કર કે પુણ્ય ફળ આપવા સન્મુખ થયું છે તો અને પુણ્ય સન્મુખ ફળ આપવા સન્મુખ ના થયું હોય તો નિરાતે જમી અને ભેગું થઈ જાય કે આવું એટલે બઉ માથાકુટ કરવા જ એવું હોય નહીં અરે નહી તો માથાકુર કરીન તું હા અધર કુદીસ દરિયામાં કોઈ પણ મળે રી ચારો નહી લે કસતી કે કરો ગઈ જે સંતે જે કહી છે ને કરો ગઈ મને બહુ કાળો લાગી તો અકળપુરની રાત કરી લોજિકલ છે હા લોજિકલ છે તના નહી अटक કે તના તના તના બાઈસ સ્વર્ગરો આજે ગુડ ફ્રાઈડે એને અનુલક્ષી ને કઈ પ્રશ્ન પૂછવો છે આટલી વાત કયું વાંચવાનું કે છે આખા બધી વાતો સ્કૂલ હોય છે કારણ કે એમને માટે જોઈએ બાયબલ એક જીવન જીવવું માણસે માણસે આવી રીતે જીવન જીવવું સંયમિત જેટલું આટલું સંયમ તો પાડવો છે એટલે એ ફૂલ ભાષામાં છે આપડે તો સુક્ષ્મી સુક્ષ્મી પહોંચાડી તમે ક્યાં ની વાત કરો છો તમે તો બરોબર છે એ લોકો વાત કરીએ કે આજે જયંતિ ડ્રામેટી ઘણી પહોંચાડવા માટે પછી ગાયું બીસી રીતે અને તમે સુક્ષ્મ વાળા વાંચો એ છે ને કારણ કે રંગ લાગેલો છે તો રંગ લાગેલો આપડે એના દેશ નું ગમતું નથી આ લોકો દેશી વસ્તુ ગમતી નથી ને શું આવે अरे मा जाते એ તો એ કેમત નો દિવસ આવશે ક્યાંમત શું શા માટે એ કઈ મુસ્લિમ ની ફિલોસોફી જે છે સમજાતી નથી કે ક્યામત નો દિવસ આવશે એટલે શું સમજતા નથી ને એટલે ક્યામત નો દિવસ તમારો હિસાબી તમને દંડ મળશે લડકી ઉઠાઈ જાય ઉઠાઈ ગયો પણ હા જોડે જોડે આવું લખ્યું ક્યાં મને બરોબર પુનર્જન્મ સમજાય નઈ ત્યાં સુધી ભગવાન ક્યારે સમજાય કે એક જ સરખા દેખાતા એક જ રૂપ અરે સુખે એક પ્રકાર નું બધા શું આપડે ભગવાન પરિવાર ના છે ભૌતિકમાં વિશેષ બીજો વિચાર ના આવે એનો વિચાર ના આવે સમજો એ સમજો છે આપડે પોપટ ને કહીએ આમ થાય રામ વયા રામ થાય રામ પોપટ એમાં શું સમજો પોપટ તો મનમાં એમ સમજાય કે મરતું આવશે ભાષા લઈ જાય ના કરાય રૂપાળું બોલવાથી ભરી ગયું શબ્દ રૂપાળા બોલાવાથી ભરી ગયું પશ્ચિમ વિભાગ જે વાત છે કે દાદા એક જ આ કહી શકે છે સરસ છે બુદ્ધિ તો બુદ્ધિ તો સરસ જ કે દાદા હું તો મારી જવાબદારી સાહજીક કેવા છે કેમ બોલસા છે તમે શું બોલવો આપણે ત્યાં સાહજીક નો જુદો અર્થ કરવામાં આવે છે તે તે તે ને બાજુ ચાલ્યા કરવું પોતાનો ડખો નહીં અને આપણે અહીં તો કાકાનો છોકરો હોય ત્યાં આગળ જઈએ કે ભાઈ બંધારે તમારી ગાડી અમને આપશો કારણ કે શું થયું અહીં દાદા ભગવાન આવવાના છે હિસાબ કાઢે કે ત્રીસ મિનિટ જતો ત્રીસ મિનિટ આવતો એટલે બે ગેલો પેટ્રોલ સર ને તર હિસાબ કરી નાખે આ લાખ સાચી બે ગેલોન પેટ્રોલ એટલે ચાલીસ રૂપિયા એ પૈસા મંગાવી નહીં આપણાથી તો મારે પોતાના પીછે તમે કેન્ટીન હોવું મારે હું તાજી કિપલ છે નથી જવાબ નઈ આપી શકો કારણ કે આ લોકો માથા પડ્યા એટલા બધા છે મને આવું જવાબ આપતા બંધ થયા સર્વ ધર્મ સમાન એ પ્રવૃત્તિ વિકસાવવાની વાત વારંવાર કરતા હતા એ બરોબર સર્વ ધર્મ સમાન ની વાત બરોબર છે એમના માટે બરોબર આ દુનિયામાં કઈ પણ આંતરિક આંતરિક વિજ્ઞાન માં કઈ પણ સુખ માં હોય જે બાર બધા ફિલોફરો બધા છે તે બધી વાતો કરે છે બધી મોટી મોટી પણ આંતરિક બાબતમાં કઈ સમજો હોય તો પેલા એને એમ પડે કે આ કઈ કોઈ પણ કારણ સિવાય આ જગત હોય નઈ આ ભગવાન તો કાફો નથી કે અહીંયા મન ના એક ના કરે છે કઈ પણ કારણ હોવું એની પાસે એ જો સૂક્ષ્મ વિચાર હોય તો આ એને વિચાર બાકી વિચાર આવ્યો નહી કોઈ અને મારે કઈ એવું ખોટું બોલવાનું કાર નથી મને ઓબર્વેટરી બગડેલી હોય તો ચારા લોકો કેવા હોય ચારા લોકો કેવા હોય કચ્છમાં વંટોળી હોય કે છે વરસાદ પડ્યો એવું કે ઉપાધિ નાખે ઉનાળામાં આમ નાખે બધું પણ સરખું હોય આ તો આખું કે મોઢા કદરુપ લઈ ને ફર્યા કરે મોઢા કદરુપણ રૂપાળા માણસ હોય કદરપા થઈને ફર્યા કરે શું કારણ છે અહંકાર નામનો રોગ એ રૂપ રૂપ માં આવવા જ ના દે અહંકાર ગમે તેઓ રૂપાળા રૂપમાં ના આવવા અહંકાર ના સ્વભાવ કે રૂપાળી વસ્તુ ને કદરુપી બનાવી અહંકાર સ્વભાવ રૂપાળી વસ્તુને કદરુપી બનાવી અહંકાર નો સ્વભાવ હા તમારો અહંકાર ઓછા થયા પછી ખુબ રૂપાણી મને ખબર પડી જાય પણ એમ જેમ આપે જયંતિભાઈ નું કહ્યું એમ એમની વાત તો ખરીદ ને હા વાઈસ વર્ષ રહ્યું ને એ તો पड़ती हेरफारे <laughs> एक पता है शु <laughs> <laughs> <laughs> नुकसान है पताव पड़े आपने कुकसान नहीं <laughs> એનું પાણી મારામાં ગયા પ્રયત્ન થાય કે આ તમે પુનર્જન્મ માનો છો ને એ બધી એક જાત ની છે પુનર્જન્મ તો શીવ સમજાય મારા ये आपने समझाव प्रयत्न जरू करें जरूर दादा दादा तब आज कर पति एक बात करू ने तो यह बढ़ू बाइबल उत हाँ तो बरबर बाइबल करता है એટલે લોકો છે નહી આપડે એક બુદ્ધિશાહી માણસ લખાતા સારું લખાત કારણ કે આ ધર્મ કલ્યાણ કરનાર એટલે એમ આ બધા રોગ વાળા ધર્મ કાઢી નાખવાની મુસ્લિમો આપડા પાડોશી કઈ કઈ અવા જતી છે ના આપડા જેવું એટલે બધું વર્તન બધું વિચિત્ર વર્તન શોધું ને પણ પૈગમબર સાહેબ એટલે શું ખુદા નો પૈગામ લઈ નઈ આવ્યા છે ખુદા નહી ખુદા નો પૈગામ લઈ કેવું સાહેબ આપણ વાત છે બીજા બધા કોના પુત્રો છે મનુષ્ય રૂપે ના હોય મનુષ્ય રૂપે ખુદા હોય શકે નહિ એટલે ખુદા નો જે પૈગામ તે આ એને માર પૈગમ્બર ખુદા ખુદા સાથે મનુષ્ય રીતે હોય શકે નહિ હોય શકે નઈ હા એટલે મને એક એક મુસ્લિમ કલેક્ટર હતા રત્નાગીરીના તે મને જોઈને બહુ એમ કે અમારું જે ચાલતી જ્યાં કામ ચાલતું જયગઢ જ્યાંનું એ ત્યાં આગળ પોતે આવે ત્યારે મને જોઈને બહુ ઉલ્લાસ ઉલ્લાસ ઉલ્લાસ થઈ જાય જોતા ને શા થઈ એટલે પછી વારે ઘડી એમ થવા મળ્યું એટલે એમણે મને એમ થયું કે એમને જોતાથી મને કાય કે શું છે એમ એ કોન્ટ્રાક્ટર છે ને છે શું છે એટલે પછી ખોરાક આવ્યા ત્યાં રહેતા રહેતા આવ્યા મને કેટલામાં જોતા ને કઈ ફેરફાર થાય બઉ આનંદ થઈ જાય છે બરોબર છે કયું એનું આદર બરોબર છે ખરેખર તો કુદાશે કયું ને શું વિરોધાભાસ અમારે કુરાન માં જ ના પાડી છે મને સુધાર માં જ એ લખ્યું છે બરોબર ક્યારેક લખ્યું છે મને સુધારી પછી આપ કેવી રીતે આ વિરોધાભાસ બોલો છો બોલતો માટે કોમ્યુનિટી કેવી છે રમખાણી દ્રષ્ટિ નો હોવા યાદ રમખાણી વ્યક્તિ એ શું અહીંયા આગળ બેઠા હોય ને રોજ સત્સંગ કરતા હોય બધું પણ ઉભા રહી શકે બેસી રહી શકે એટલે તમારી મુસ્લિમ કોમ્યુનિટી માટે કહ્યું છે મનુષ્ય ઉદાર્પે ના હોય જો મનુષ્ય તમારા માં લખ્યું હોત તમે માય સુગી ખુદા થાય બધા મત કરવા છે ને માઈ સુખી આખા ગામ થઈ ગયા એવા અને ગામ માં બસ્યા હોય મુસ્લિમ ના એમાંથી મોટા મોટા જમીનદાર હોય તે મારી લોકોને કહે છે કે અમે ખુદા એવી કોમ છે એટલે બઉ સુંદર રાપણ પૂર્વક લખેલું છે મનુષ્ય ઉદાર મને કેવા મારો આગાર અમારી કોમ છે તમે માર્ગ માર ખાઈ ને ખુદા થઈએ તો કોઈ માર્કિંગ ખુદા થાય ખુદા કેવાય પણ એક પણ માણસ એવો નથી માર્કિંગ ખુદા થાય મારો તમને આશીર્વાદ ના આશીર્વાદ આપી શું દાદા પૈગમ્બર અને બધા મારી માટે રીતે નિર્માણ થયેલું હોય છે અને માન્યા કરે આપડે જેમ માની ફેમિલી માં એવું ચાલ્યા ખુદા માણસ રૂપે ન હોય ખુદા માણસ રૂપે ન હોય પણ એ ભગવાન ભગવાન ના ઉપર ભગવાન તો હે જ્ઞાની પુરુષ હોય તો અધિક કહેવાય પણ એ જ્ઞાની પુરુષ ના ઉપરી કે જ્ઞાની પુરુષ ના ઉપરી ભગવાન ના ઉપરી કહેવાય આ તો બ્રહ્માડ કહેવાય કૃષ્ણ ભગવાન ભગવાન કેવાય વાસુદેવ ભગવાન કેવાય પણ આ તો હજુ ફરી ના રસિયા છે મારી વાત સાબર છે એમને લાગે છે કે વાત કે છે ખરી જ છે પણ પાછું ભાઈ અંદર પ્રકૃતિ બંધેલી છે એ બરોબર છે એ ગાણે બઉ એટલું જાણે કે આ વાંચું છે મારી પ્રકૃતિ કામ કરે રહી છે વાંધો નઈ કાઢવાનું ના ભાઈ બરોબર છે એ ફાઇલ્સ તરીકે વાંચે આ બધું જેટલું અવળું બોલ્યો અવળો બોલ્યું છે બધું જેનાર ઉલટા એના વખાણ કરે માણસો કે આ તો આપડા માણસો આ છે તમને કેવું ઉપરી વગર થઈ શકે કે ના થઈ કોઈ ઉપરી ના રે એવા થઈ શકે કે ના થઈ શકે જીવન જીવાનો અર્થે જો ભય લાગતો હોય તો જીવન જીવવાનો અર્થે ઈચ્છો તય લાગે છે જાતી લાગે છે જાતી લાગે છે પછી હું નારિયર કઈ લોકો બધું નારિયર આપે તો હું ક્યાં કહું હરી બધા બંધાવડા પછી નારિયર પછી અમે લોકો લોકો ના વેપાર કર્યો આ જાય છે કે નારીઓ વેપાર કર્યો એના કેતો હું તો મૂકવા ન હોય નારિયેલ વાળા નારિયેલ વાળા આપવું હોય તો આપો લવું નકું ભાઈ જોઈ ના જાય તો કાઢવો ભાઈ તરીકે રવા દેવો છે એટલા માટે રજા ની વાત કરો છો ને રજા ની વાત કરો છો ને ને ને ચિંતા ના થાય એવું કરવું છે ત્યારે ચિંતા ના થાય એવું ધંધો શું કરો છો ચિંતા ધંધો તમારે ચલાવજો ચિંતા ના થાય એવું છે એમ કે નિગોધ માંથી જે જીવ નીકળ્યો એનો જે થિયો ઓફ ઇવોલ્યુશન પ્રમાણે એ યુરી પસાર થઈ થઈ થઈ થઈ ને એટલે ગાય થાય કે ભેંસ થાય પછી ઓનલી ટેન પર આ જે ગાય છે તે વળાંશ છે પછી અહીંયા પછી વળાંશ પાસે બધી વસ્તુ એમાં કયા કયા જીવો આવે થયો કયા કયા જીવો આવે જે પાછળ છેલ્લા માં છેલ્લો વાંદરો રહે ને વાંદરાની જે લાઈન પર પકડેલી એ રીતે જાય ત્યા પણ મિગોજ માંથી તો જીવ હોય એ પછી જીવડાઓ નાના નાના જીવ ક્યારેવાની સાથે જ એ પેલું નામ પડી જાય પેલું નામ પડે હા એ નામ પડ્યું લીલ છે આ તો ફળ છે ગુલાબ નો છે કઈ નામ પડે એમ કઈ પેલો પેલો અનામી હોય પેલા લોકો હા એ તો બરોબર બી હોય જે કઈ હોય એકંદ્રીય હોય એના મનુષ્યો અને જાનવરો બધા ઉપભોગ કરે છે એટલે એનું ઉપભોગ થવાથી એમનું ડેવલપમેન્ટ ઓછું જાય છે કયા જીવ માં આવે આમ સીવામાં આવે બીજા બધા ખાલી ડેવલપમેન્ટ થતું આવે છે એકદમ મનુષ્ય ઇજેક્ટ તો વચ્ચમાં કયા કયા ભાવ આવે વચમાં કયા જીવ થાય એને પોતે જ બતાડેલા છે દાર મિનિટ બતાડ્યા ને અને આ કુતરા કુતરા નો અવતાર છે ને એ તો આપડે પછી નો અવતાર છે મનુષ્ય પેલા હોય પણ એ વ્યવહાર જીવ આવ્યો દાદા એ જીવ ए जे कई हो वंदरू है आ वंदरा जीव है ये वंदरा जीव अ पी मनुष्य गतिमाते कर्म करना कारण तीरेंशन जीव थो थे ये कहीं कूतरो थो होते कूतरो आज वंदरो थो ये वे फरक केव केव आ डेवलप बहुत फरक हो બહુ ફેર પડ્યો આ તો મનુષ્ય થઈન પછી ખરા હા મનુષ્ય થઈન પછી સર આ તો ફરક આ પાછો પડ્યો અને પેલો આગળ જવાનું હોય પેલું એ પ્રગતિ હોય એની પ્રગતિ હોય પણ એ તમે એક્ઝેક્ટ પ્રશ્ન શું છે તમારો સર સરકાજ એના કર્મો અને આના કર્મોમાં કઈ ફરક હોય છે પેલા કર્મા वांद्रा में कर्म का प्रश्न हो कर्म लागे, कर्म लागे नहीं, नहीं। मनुष्य या इतर कोई ने कर्म लागे लागे नहीं कर्म तो लागेच है नमस्ते का मनुष्य एक लो जनवे होते के जा बुद्धि संपूर्ण प्रकारे किदी जगह से र हंगार मन जतलो संपूर्ण किदी से के एवी आ दे शांति चला चार डिसटायब बने चाहे पर डिसटायब है कर्म बन जाए बीजा बड़ा कर्म छोड़वानी जगह है निर्जरात सेटा कर्म पर निर्जरात मैं प्राय एक छोरा जे सही ચોરાસી લાખ યો ની તો મનુષ્ય ભાવ પછી ની વાત છે પાછો ફેરો પેલો પેલું ચેલેન્જ જુદી જ છે પેલી ચેલેન્જ જુદી જુદી પણ તમારો જવાબ બની ગયો ને मनुष्य थी पी वा मो तो कही चुकी है, है रीथ रीथ। तो बड़ा પોતાના કર્મ અનુસાર ફરતી ને વાંદરા જીવ મળ્યો ના એવું મળે નહિ કર્મ અનુસાર તો સિરિંટમાં જાય ને ના સિર આવો ના થાય આ ના થાય હા થાય બરોબર છે પણ એવો વાંદરા જીવ તો આવે ને આ જુદી વાત છે વળાંક લે વળાંક વળાંક જયારે લે એટલે જો કદાચ મોક માર્ગ ના મળ્યો ન મળ્યો ગમે તો વળાંક લઈ દે જયારે વળાંક લે અને વળાક એને વાંદરા નો ભાવ આવ્યો એવું મનાય છે આપડે એવું આપડે દુનિયા મનુષ્ય થોડોક અનુભવ લઈ ને આવેલો હા મનુષ્ય અનુભવ લઈ ને આવેલો છે બાકી છે એમાં વિવેક હોય પણ વાંદરો વિવેક હોય ને તો આ પેલો મનુષ્ય માં આવેલો વાંદરો વિવેકી હોય પાછો ફર્યો હોય તો ત્યાં આગળ અવશ્ય થોડું ઘણું એના વિનય હોય વિવેક હોય પણ વિવેક હોય નહીં પણ વાંધો થયો હોય પછી વાંધો થાય જ નહી વાંધો ન થાય પછી વાંદરો જેવી હોય ને વાદરા જેવી ક્વોલિટી પછી હોય કેવી આ વળાંક માં તો ફરી ફરી એના અવસર આવે પેલા બો કિલો ના मा तो फरता है रसिक भाई पूछे ज्यादा रसिक भाई की अपने जीरियन जो जो नजर नजरे बचा फरेलाना पा फरेला પચીસ પાછા આવે એટલે ખરા પ્રમાણે એટલે આપડા લોકો જાનવર જ જવાબ છે ભરકવા જેવું ભાઈ નઈ નઈ એ દંડ થોડો એ દંડ छ वर्गे बच्च वर्गे हो वर्ग पारकी श्री के पार्कू लक्ष्मी ભોગવી લેવાના વિચારો દેવ ઉત્પન્ન થાય છે પાછળતા છે માનવતા માં પાછળતા હોય શકે નહીં પાચિવતા માનવતા પણ હોય શકે નહીં દેવ મિક્સર હોય શકે નહીં એક મનુષ્યવતાર એવો છે જેમાં બધું બધા જ વિચાર આવે पूछे मनुष्य न हो कैस तो खरा ने जहाँ रागदेश भाव नही दाखलो आप भाव वगर ना वगर होके ચાર્જ નિર્જના રૂપે હોય છે રાઘવે નિર્જય રૂપે હોય રાઘદેશ છે પણ એ દુઃખ ભોગવે એમને કર્મ ના બનતા ભોગવે એટલે દુઃખ ભગવતા હોય સુખ હોય નહી દુઃખ ભોગવતા હોય તો હાજરી હોય શકે નઈ સુખ છે હાજરી લઈને સુખ બધા દેવો એકવા બીજું ઝઘડા નથી આને દેવી સારી જન્મી નો ફોન કરી દે હા છો હિસાબ થી મળી આવી દેવ નો અવતાર દુઃખ નો હોય સુખ નો હોય એમ કેપાર સંકલ્પ કરતા બંગલો બગવાનો ના હોય કર્યો આખો બગીજો બગીજો બધો તૈયાર થઈ જાય બંગલો તૈયાર થઈ જાય આપડે લાવતા એટલે બધા ઇન્દ્રિય સુખ તૈયાર હતા ફક્ત કચાર સુખ પૂરવા ના દે कसाई का बड़ा कसाई करो क्रोध मान माया लो बंधु क्या लोक तनो करता है जे लोग है ना लो करे बंधु एले कोने मली सके सता लोक गाती लो, वाले सतानो लोक सतानो लोक हां अबे वाटे ओ छे के जने राख दे सता नथी हां संकीत देवो होए छे तारे हृदय विषयनी पढेली दिवती है નિશાની પડે ને સમકેતી દેવો રાખ દેવી હોય ને ત્યાં ત્યાં દેવી ન હોય સમય દેવી અરે